દુઃખ પ્રવર્તું હોય લોકો છે એને અંદર દુઃખ હોય શું હોય લોકો કે સુખી છે તો એ અંદર દુઃખી હોય કેવું હોય એમ નામ સંસ્થા બહાર સુખી હોય લોકો છે એક જણ મને કેસો તો મને બઉ દુઃખ છે તમે શું ક્યાં છો અને તમે મૂર્ખ કેવું છોડી માની બેઠા છે હું શું કેટલા મૂર્ખ છો તમને લોકો શું કે લોકો આજુબાજુ ને આ ગામ તમને શું કે લોકો ભાવ હશે તો મન નો સ્વ ભાવ થી મારે જાણવું સ્વયંભાવ હશે ને સ્વયંભાવો મન પણ ન હોવું જોઈએ જય સચિદાન એક બાજુ જતો હોય છે મહી ગોથા ખાય છે એમ હા તો કાળું જોઈએ રાખીને શું કરવાનું કેમ રાખીને શું નુકસાન કર્યું જો બૈરી મળ્યા છોકરા મળ્યા પૈસા મળ્યા પછી શું જોઈએ આપડે જોઈએ હજુ આત્મા જયારે આત્મા ને દુઃખ પડશે તારે વિચાર કરીશું એમ સુખદ ક્યાં પડી છે દુઃખ નથી પડે એમ ક આ તો બધી મોરચા છે આ ખાઈ પીએ ને જ્ઞાન ચડ્યા કરે માસમાન ખાય ને તેનું જ્ઞાન ચડે શું થાય એમનું કેવું કારણ કે તમે બતાવો એમ કે મહાવીર ભગવાન ને માર્ગે જોવો હોય તો પેલું આપડે આત્મા છીએ એવું ભાન થવું જોઈએ આપણે પૂછું મોક્ષ જવા માટે દરેક જાત ના કર્મ ખપાવા જોઈએ મોક્ષ જવા માટે દરેક જાતના કર્મો ખપાવા જોઈએ ને મોક્ષ ના માટે કર્મો ખપાવી જ દેવાના છે કર્મ ખપાવે તો જ મોક્ષ થશે હા તમારે શું કરવાનું રહ્યું કર્મ ખપાવા માટે ફાઈલ નો નિકાલ કર્યા કરવાનો ને જ્યાં સુધી કથા ત્યાં સુધી શું કહે નહી આગળ જ્ઞાન જોગપી પ્રગટ જેમ કીલવા માંડ્યું તેમ પોતે જાણકાર કેવી રીતે નાયક મરે અસાતા વર્તે છે અત્યારે એવું લાગે તમને શું પણ તમને અસાતા ના લાગે તમને અસાતા એ ખરું લાગે જ્ઞાન ઉડી જાય કોઈ અસતા એ એ અસાતા કેટલાક જાણે અને કેટલાક વેદય ખરા અકળાયા કરે એ ત્યાં આગળ આપણું સંયમ સંયમ રહેવો જોઈએાર્થ પુરુષ થયા પછી પુરુષાર્થ હોવો જોઈએ ગુંગરામાણ બોરતા ગુંગરામાણ થઈ જાય નહી તો આમ ગાળો સાબરતો હોય તો પણ ગુંગરામણ ના પેટમાં પાણી ના હે તારા આપણું જ્ઞાન કેવાય નહી અને સાંભળે છતાંય અમે પેટમાં પાણી ના આવે તારે ખરું આ જ્ઞાન કહેવાય એવું જ્ઞાન આપેલું છું અમે અમે જે આપી છે તમને પરફેક્ટ આપેલું છું કશું બાકી નઈ રાખેલું તમને વાપર તો આવડે તમારું તમારું તમને લાગે છે પરફેક્ટ આપેલું છે પછી બાકી રાખેલું છે પરફેક્ટ આપે છે મહાવીર જેવું ભગવાન મહાવીર જેમ આજ્ઞામાં નથી રહેતા એ જ તમે જયારે આજ્ઞા છોડો થશે આજ્ઞા થોડો અમારી આજ્ઞા જેવી છે સબોશન અડવા ના દે આવડા મોટા થવા ફ્યારા નિયમો રહ્યા હોતા જાદુક્યું નું મફત આવતા હોય પોતાના એમાં રહીને કર્યું હોય બધા મારા મારે શું થાય મારે જરૂર ના હોય એ તમે મનમાં ખરે પણ અમાથી બધા કેટલાક અજમણ કોઈ પણ પછી આવતી વખત મુજબ નીચે નાખી દઉં તમારું જે છે છતાં એ બધું નીકળી જાય છે આપડે જોયા કરી નીકળી જાય છે પણ તમે મનમાં અશાંતિ ઉત્પન્ન થાય એટલે પછી ઊંડું નુકસાન વધારે આપડે કામ કરવાના તમને અધિકાર લોકો આગળ રમણી કરીને એવું થાય કે તમે શીખવાડી ને કે અજમ્પા છકકો અજબો નહી થાય અજમ્પો તમે સાના માના પેડે થઈ જાવ શું થાય જાગૃતિ પૂર્વક જાગૃતિ પૂર્વક વ્યવસ્થિત ની આજ્ઞામાં વ્યવસ્થિત ની આજ્ઞા માં રે તો પછી બહુ ઉકળાટ ના થાય